રહીને આવો મલીનાશ્રય અંતર માં રાખતો ન જોઈએ કેમ જે આ સભા તો જેવી બદ્રીકાશ્રમ માં તથા શ્વેત દીપ માં હોય તેવી છે તેમાં બેસીને જયારે મલિન વાસના ન ટળી બે વર્ષ કે પાંચ વર્ષ વિષય ભોગવીને પૂર્ણ થવા છે નહીં જેમ પાતાળ સુધી પૃથ્વી ફાતી હોય તેને પાણીએ કરીને ભરવા માંડીએ ક્યારે ભરાય નહી એમ ઇન્દ્રિયો છે ને કારણ કે આ બધી જાહો જલાલીન સુખ ના સાધન દેખાય પણ એને કયું ના કરતું હોય તો આપે કુટુંબમાં કોક ને આ રે અણબ્યો એટલા સાધનો એને શાંતિ આપે ને એ સાધનો તો દુણ બને આ દુખ નું પૈસા બધા દુઃખ ના કારણ એની વજ માં હું બેઠો બેઠો વિચાર કર કેટલાક મને સુખીઓ કેતા હોય ખરેખર મને શાંતિ નો સમજે શાંતિ એટલે આ મૂર્ખાય ને ભેદું નહીં ખરું કઈ તમે ગ્રહસ્થ છો એ આ ગુરુકુળને સમજો જ નહીવો હશે નો આપતા થાય તો મારા કાર્ય માં ભળ્યા કેવાય પણ હવે રોટલા કરી દે ને અહીંયા કરી દે ને વાસણ ઉટકી દે એટલે મારા કાર્ય માં જ્યાં સુધી સંસ્કાર આપવાની રાખવી પડશે કોઈ નઈ તમારે છોકરો જન્મો પછી બધું માને એ નાનો હોય ત્યાં એટલે બે હેવ ભાગી જાય યાદ કરો એ ક્યાંથી હાલે રોટલા તે દે જેથી બીજી કમળા માલી પછી હું સમજતો એમાં ઘણા માણસો માં બરાબર છે મારતું નથી કોઈ ઓળખતા શીખતું નથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા માં પણ સ્વામિનારાયણ સમજે છે કોઈ એ ત્યાં મારા ભેર ને ભાઈ સમજનારો તને ઈ પદ આવે ને મને એવું મારું ચિત્ર દેખાય ને શું નથી આને કેબર પડે આને જરા અથડામણ કરી દીધા કે મારા બોલો વિચાર થાય છે આપણે તો ઘણા આકરા થઈ ગયા એ જંગી ના મને જાજા ગુરુઓ મળી ગયા મારા જરૂર ભગવાન હું આ ઘણું જોયા મને માથા કોઈ દિવસ પણ આજ એક માથા આવી છે બબોલે છાપુ વાંચતા બદલાવી એને કેટલા વિચાર કરવા પણ થાય આને તો તાર જ કરી દેજો થઈ એટલું જ લગભગ આ જગત માં જુઓ ને ભગવાન માર્ગે જેને જવું છે સલાહ દેનારા બહ દેનારાહ ન માની ધાર્યું ન કરે એ પાછું નક્કી ગોઠવાય ગય હાજી ન કરું એનું ધર્યું કેવી રીતે કરું હા જીણું ભાઈ તાર કરે રૂબરૂ આવે તો પણ કામ કરનારા ને જેમ કરવું હોય તો એના મગજમાં હોય આ મોક્ષ માર્ગ છે એને રસ્તે ચાલવું સલાહ દેનારા ઘણા મળે અમને કઈ ખબર નહી હોય એટલે ઠીક બોલો હલો જેમ પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય જે પાણી એ કરીને ભરવા માંડીએ તે ક્યારેય ભરાય નહીં इंद्रिओ से क्य विषय थकी तुप्ती हम तो विषयनंद स्वामीर्तन मू सूर्य शयन करे तो साधु ने संग रही आवसर पमी ने तो अशुभवासना टाड़ी ने ज मरव अशुभ वोता मरव नहीं आरदी कर जो करता ब्रह्म लोक इंद्र लोक मसता नहीं जेम जाडे फरवा गया मर पड़ी गया तो नाही धोई ने पवित्र थव पड़ी न रहूँ કઈક હૃદય પાછું પડી જતું ત્યારે એને એ બળ રે એના માટે ભગવાન ને રસ્તે હાલતા કઈક પાછા પડ્યા નું પાછું આપણે મનન કરતા નથી જોઈએ એટલું મનન ગરજુ થઈ નથી કરતા આટલ નો યાદ આ માથાબહેન સંનાસ ની વાત આવી પડી ગયા ખરું ને અરે સ્વર્ગ માં ગયા ખાડા માં પડ્યા કર્યું ગીતામાં કહ્યું તે સ્વર્ગ લોકમ વિશાલ કર્મણે મર્ચ લોકે વિશમતે અધૂરું રહેશે તો અહીંયા પણ નરક ના ખાડા માં પડી ગયા ભગવાન વાંચનાર ને એના પિતા કે માતુશ્રી ગુજરી જાય ત્યારે શું લખે સ્વર્ગ તમારા પૂજ્ય પિતા શ્રી સ્વર્ગસ્થ થયા છે એ સ્વર્ગ માં નાખે જ નો નાખે સ્વર્ગ લોકમ વિશાલ કર્મણે મચ્ય વિશાંત કીર્તનો લેખ્યા પુણ્ય કરીને સમજણ આપે છે એ જોવું જઈ સમજણ દેનાર જ નહીં મળે છે નહી અત્યારે આગળ તો હશે કે કેમ પછી આની વાત કઈ મેં ત્યાર પૂછ્યું ભાઈ માથાબર નરક ના ખાડામાં પડી ગયા કયું વિષ્ટ ના વિચાર કરો મી બની શા માટે લખ્યું છે કે વાત ન ખબર પડે કેમ જોશીભાઈ શું કહો गीता वांचा पड़ी न रहूं। एम खाड़ा पड़ा जासना ने बड़े करोक इंद्रलोक ना न्याग कर भगवान धाम मैं પણ વચમાં ક્યાંય નું જાણ્યું જોઈએ જેમ અમારી તાકરી મૂળજી બ્રહ્મચારી મહાત્મય જાણીને કરે છે તેમ અમે પણ બ્રહ્મચારી નું મહાત્મય જાણીએ છીએ તેમ આપણી ગ્રહસ્થ અન્નવસ્ત્ર કરીને તાકરી કરે છે મહાત્મય સમજીને એમની વાતચીતે હરિભક્ત ની સોબત રાખવી બરાબર છે ને લખ્યું છે ને બધા એમના પાણી નાખીને રાખીએ કોઈ વસ્તુ લાવ્યા એ લાવનાર ખરીદ કરવા જાય તેનો ભાવ કયો હોય સ્વામીને માટે લઈ જવું સ્વામી ને માટે લઈ જવું કેટલો ઊંચો ભાવ હોય હે આપડે ઊંચા ભાવ થી વાતું કરીએ છીએ આપડે પાછા છીએ ને એમ જઈએ ખબર પડી શું આપણે સમજાવી ખબર પડી અમે તો દેખીએ આને દેખું ને એટલે મને બધું દેખાય એટલે આવડ એમ જ બોખે કે આજનું આજનું કરીએ તો આપણું વધતું નથી પણ ભાઈ જ્યાંથી વધે પણ આપણે તમે કઈ રીતે કરો છો અને શું કરો છો એ તો તમે કોઈ માપતા નથી અને તમારે માંડો એ ક્યાંથી હું માપ આજનું મેળ મેળવવાનો એક આ ગાંગડો બિચારા લાવે દિવાળી હોય અથવા એ લઈને આઈ લાવતા ગરીબ માણસ હોય પણ જ્યાં લીધું એને કંઈક બે પાંચ પૈસા તરતી ભાવ જાગે છે ને હાલો ભગવાન ની વાતો કરી એનું કલ્યાણ થઈ જાય ઘણીક વાર વિચાર કરજો આ વચાંત વાંચી લેશ મહારાજે કહ્યું છે કે આવડે આમ સેવા કરે આવવા કરવી પડકાર તો કરશે એક નાના માં નાની વસ્તુ હોય ને ખેડુ ખેતર જાય અને બેથી હારા વાળી દેખ્યા તો કાલુ મંદિરે જઈ ઠાકોર ધારું લેતા જઈ સંત આવ્યા આપણું જમે ને તો આપણું કલ્યાણ થઈ જાય આવે કેટલા પાછા છીએ એનું માપ કાઢવાનું છે આ બધું એનું માપ કાઢવાનું નીકળતું છે ને બધું ડાયા ડાયા આવડા ના તો પાછલા ના તો હજી મોટેરા મોટેરા ખાય છોકરા ખાય અને ઘરમાં પાળેલા કુતરિયા ખાય ખાય કે ન ખાય એ પાળનારા છે એને ખબરે ન ખબરે ભાઈ આપડે ભગેલા ગઈ સારી વાત પણ મને તો આવું દેખાય કે કોક માન મોટો ને અંગે અને એકબીજા હા એ હા કરે એટલે એવું બરાબર કથા વાર્ત થઈ ગયું એ મને નો બને આપણા કહેવાય ને એટલે આનો કહેવાય ને હવે આમ તો થોડો ને ભરો આવીને ઉભો એ મહારાજ હું કઈ વળી જશું ભાઈ કોને કોને અમારે સુધાભાઈ ગોવિંદભાઈ હોય તો એમ કીએ કે સ્વામી હોય કથા કરવી આપડે અમને આ મગજમાં ઉતરે ગયા વચ્ચે વાંચો એ આની હારી મેળવવું જઈ ભાઈ શ્યામ કઈ મને ખરેખર વાંચું ને હું મારી જિંદગી ને મેળવતો આવું છું હું કેદી ભૂલ્યો છું કે નથી ભૂજો એ બધ સાધુ કોઈ કઈ મને જરાય એની ઉપર બીજો ભાવ ન હોય કોઈ બી નો હોય ત્યાં ભણી પેલો વહેલો હતો તે દી તાજું હોય ને અને બીજા માં કઈ દેખાતું હોય હું જોયા કરતો મને માન આવતું નથી ને તે દી જોયા કરતો અભિમાન નથી આવતું ને એ રાત્રિ જોયા કરતા અને આપણે શું કરી ગયો પછી પુરાણીય થાય ને પછી શાસ્ત્રીય થાય ને એ માર્ગ જ ભૂલાઈ જાય જે માર્ગ જવું છે એ માર્ગ ભૂલાઈ જાય કારણ કે મેલી ને મારી ઉભ એટલે મને દેખાય બધી છતાં એનો મને અભાવ નહીં એ મને ચોક્કસ બ્રાહ્મણ ના દીકરા હાચા બ્રહ્મચારી હતા બધું હતા પણ તેવું જરા કેવી લાકડા લડાવવાડાવી દેર લાકડા ઉડી ને મને બાંધવા દે એ હું એને આવું પાછું મળી એ કોઈનું થઈ રહી મને જોયું તમારી ઉપર ને અંદર સ્વામી રાજુ થયા કઈ ગઈ એ પાછો પાટો બાંધવા આવે પાછ એ ઘણી જેવી વાતો નીતા આને આ તો સહન જ ન કરી શકાય કારણ કે આને ક્યાં મે છોકરો જન્મો એ મા બાપ રાજી થાય પણ એ મા દેખે કે આવડો આવે અગ્નિ માં ગયો એ છોકરા દેખે એવો અગ્નિ ગયો અગ્નિ માં જ ગયો જગત અગ્નિ ની છે મોટો ભાથો એમાં એનું જીવ ને જગત શું બ્રહ્મ સ્વરૂપ છે એવું છે હવે એ છોકરાને દેખી ને દાદી થાય પણ એમ યાદ આવે છે કે આનો હાથમાં હવે બિચારા ભરાળ જશે અગ્નિ જશે તો હું મા યાદ આવતું હશે ખોટું કહેતા નથી પણ એને યાદ ન આવે એ તો એની મદાલસા ને યાદ આવ્યું એને યાદ આવ્યું બાપા તું કાળી કહે તું આત્મા છો શુદ્ધ છો પવિત્ર છું બ્રહ્મ છો માતા એ કહ્યું કેવાય ને કેવાય ને વાત એ હાજરી એ કે તું ને હું દેખી ગયું નાતા બઉ રૂપાળો અને નાવા તો બીજું અંબર વસ્ત્ર હોય નહિ શરીર બરાબર દેખાય બાકો કેમ આંચમાં બાપા તું ને કેવાય એમ કેમ છોકરાને જલક જાગે ને જરૂર માને કાંઈ દુઃખ છે હું જમીશ નઈ કોઈ રીતે તમારે કેવું જ પડશે જો બાપ કહું તોય મારે રડવાનું અને ન તોય રડવાનું અરે ભાઈ એવું શું કહું તો તારો બાપ તારા જેવો બહુ રૂપાળો હતો બઉ રૂપાળો હતો પણ અંધ કાળે જમતેડવા આવ્યો ગાડી ઉપાડતો જેવો એ તને દેખીને મને યાદ આવો છોકરો આને જમતેડી દેશે એટલે મને રડવું આવ્યું જમ તેડી ગયા તો આ બાબતે કેમ ન તેડવા આવે બસ તોય મારે તો જ્યાં સુધી તું રાજ્યમાન વૈભવ માન મોટમાં છો ત્યાં લગી તો જમ છોડે નહીં કોઈ દીકર આ બધાનો ત્યાગ કરી અને પ્રભુને શરણે ગયા તો જમ ન આવે તો જમ બસ એ જ મારે કહેવા જા તું તારે પણ મારે તો રડવાના હું તો દીકરા આવીને એની પછી જાય ભગવાન ને રસ્તે એટલે દીકરા મારે તો રડવું અને બાપો છોકરા ને સમજાવતા હશે હરે અમે આ બધા અહીંયા આવીને બેઠા છે લ્યો બધાની એવી યાદી હશે ને હે આ બીજી આપડે તો આ માથા ખુદ ઉતરી પડીએ છીએ ને ઓયું ભૂલી જાય છે છોકરા ને તમે રમકડા દો ને એટલે રમવા માંડે એની માને વખત કામ કરવા માંડે આપણને જગત ભાવ છે આ તો તમે કહ્યું મારી જિંદગીમાં મને વીતી હોય એ હું મારે મોઢે બોલતો નથી પણ હું જોયા કરું કે કોઈ લેસન અધૂરું નથી ને એમ જોયા કરું પણ લગભગ બધા કરી લીધા આકડા લેસનો હતા બધા અને એમાંથી હોવા નીકળતા એ હું જોવા ને તમે એક નો બેહો બેહો નહી ભાઈ નક્કી નો બેહો જરાય નો બેહો લેસન કેવી મોટી અને પાછો અન્યતા સંકલ્પ નથી લેસન વિરુદ્ધ મને આવરણાસન વાળા તો કેટલા બેસાડી જણાવા આવ્યા એ તમે રાજકોટ આવી ગયા નાન જ્યાંથી હું સત્કાર્ય કરવા નહીં ત્યાંથી આખા એ તો આ કરે જગત નું યાર તમને છોકરો જન્મે એને પાતરીશું બિચારો અગ્નિ શેકવા આવ્યો એમ માવતર માને દેખાય એને ઉપનિષદ માં પંજા કહે પાંચ અગ્નિ માં શેકાવવું પડે શેકાય છે મહારાજ મહારાજ લે થોડી ખોરણી છે આ તો ભક્ત ને માટે તો મળાય વાપરે કેમ અક્ષરતા શું હશે કોઈ ફોતરું ઉતરવાનું નથી અને રાજે ને વસ્ત્ર સાર થો માં જરાક ખીજો ન અને તમેચાર કરો બાલકૃષ્ણ જેવા પવિત્ર બ્રહ્મચારી એની કસોટી માંથી હું નીકળતો હશે એની ઉપર મને પાછો ખોટો ખબર પડે મારે ચંદ્ર મારા વખાણ કરે પાછા સોમ પ્રકાશ હંમેશા હો પાછા યજ્ઞ ટાઈમે એવું હાચક થાય પણ પાછું બ્રહ્મચારી અભાવ ન લેવો પેલા એના ગુણદોષ માપી લીધા હોય તો અપાયું જ ગયા હોય એ બધું માપી લીધું હોય અને એ કેવા આવે તો પાછો ન માનો મને એક વર મને યાદ રાખજો તમને તમારે આપણે ભગવાન રાજી કરવાથી નીકળવું જઈ એટલે આ તમને બધા દેખું ને દાંત આવે આની કસોટી આવે તો થાય કઈ કથિર કથિર એને વધારે તેજા અગ્નિ લગાડવો એટલે શુદ્ધ થાય ને કરીને ખારા કેવાય પણ અંબે કસોટી આવે ને જયારે રહી ને ત્યારે એ કઠણ છે એમાં ન રે કોઈ ત્યાં તો બળી જ જાય આપણે વખાન વખાણ કરાવું વખાન થાય તો ભારે વાતો આવે છે બધી આ વિદ્વાનો ને ગળેબુર કરતું હશે આ બધું ચારે બાજુ જોઈએ અનુભવ આવે તો કથિર છે ખબર પડી જાય હા ઓલું પડી જાય ઓલું શુદ્ધ થાય આટલું ઓલું રાખ થઇ જાય ઓલું શુદ્ધ થાય કંચક થાય નાનપણ સામે દમિયા બે કાસલી ભાઈ અને સાથો લાવ્યા ઘસ્યો ઘસ્યો નાખી દેવાનો ભાવ ન એવા કેટલા અવો પુરાણી અનુભવ એવા છે ને એ બે અનુભવ કાયમ આમ દ્રષ્ટિ ની આગળ રહેવો જોઈએ ઘર શા છોડ્યું ઘર શા છોડ્યું કાયમ આંખ આગળ રહેવું છે માન સન્માન આપે કોઈ ફગવું તો ન ફગે પણ માન સન્માનમાં જખ મારીને સહન કરે સુખ નો સહન થાય કોઈ નુઃખ તો જખ મારીને જીવ પ્રાણી માત્ર સહન કરે એ કોણ ઉગારે અને સુખ જેટલા દુનિયામાં સુખીયા જગત કરે હું કોણ દબાશે અને નાનપણથી મને આ અનુસંધાન સ્વામી નાનંદાજી રાજીવ હોય મારા વખાણ કરે પણ હું જોયા ખરું મને માન કેટલું આવે અખંડ મને યાદ હોય જો આ ગુરુ પૂર્ણિમા આવે એ તો ગુરુઅ બઉ જાય મને અખંડ યાદ કારણ કે આપણો માર્ગ જન્મ માવતર કેટલા રાજી હું કઉજ આ પાણી આવે કંઠાવી હવે કોણ કેમ જોશી ભાઈ એક પણ ખોલાવ અને ઉપયો અગ્નિ ના નિમી જાય નઈ પછી નથી બાજતો એને અગ્નિ જોઈ કે ન જઈ અનાજ માં જીવ છે કે નથી કણ માં જીવ છે જો બાજરા નો એક દાણો હોય ને એના કેટલા કણ હોય જેટલા કણ એટલા જીવ હોય એક દાણા માં જીણા કણ કેટલા થાય એટલા જીવ હોય ઈ તમે આખો રોટલો ખાઓ કેટલા કણ ખાતા કેટલા જીવ ખાધા તમે એ માણ માં જે જીવ છે બીજા વિસ્તાર દ્વારા નીકળી જાય નીકળી જાય ઈવડોય રોકાણ એટલે એનો એ પાછો યા પાછો સ્ત્રી ના પેટ મા બીજો પાછો રંધાવાનું પાછો રંધા એ પાછો સ્ત્રીનો સ્ત્રી નો હાથમાં આવ્યો એ બે ના ઋણા નું બંધો પાછો લેખાય એ ઋણા નું બંધો એવડો જન્મ લે એમાં ઓછી આવરદા વધારે આવરદા કેટલી પછી રૂપાળો કદરૂ આવે જન્મ વાટાણે અગ્નિ તો થઈ ગયા અને પછી આ ભરાડ માં આવ્યો મા બાપ જાણે હું એને પરણામ મારા દીકરા ને લાડે પડે બિચારાને અગ્નિ માં બી પરાધીન જો કર્મ સંજોગ એના મનોરથ પૂરા કરવા આવડો રાત્રિ દિવસ બીજા ફૂટાય પાછી પાછી આ જગત માં એ નથી કહેતા ઠીક રો ખરો હું તરફ યાદ આવે ઓછી વસ્તુ નથી તોફાની અવરો હેરાન કરે અમારે હમડીયા ની એક વાત છે દર્દી દીકરો ને એ કયા કરે છે પ્રભુ હવાર માં દાતન કહ્યું કે નારાયણ ગામડે ના માણસ આખી દુનિયામાં ગામના લોકો હાજી વાગા ને ઘરે દીકરો નથી હે તો થયો ખરો એવો થયો લેણું લેવા આવ્યો છેડો જ મૂકે આવે અને બીજા શિવ કંટાળેલો પાથો દાંત જગત ના બનાવો તમે જોજો આ જીવ પ્રાણી માત્ર ને આ બધા હારા લાગે છે અગ્નિ માં શેકાવાનું છો પછી તો પછી જમભુ માં જાય સ્વર્ગ માં જાય ત્યાં જતો હોય ત્યાં હો આ અગ્નિ માંથી પસાર થવું જ પડે બધું એ મહારાજ બોલો હવે હું અ થઈ ગયો બોલો अपनी ग्रहस्थ अन्वस्त्री चाकरी करे अपने समझी चाकरी कर हरिभक्त राखवी चीटिवचना प्रक्रो सुश नु वचन बराबर अरस परस આપણી હારે વાતું થાય અવાય ને એ ભાઈ આ છોકરો આવડા ત્યાં ખલવનારા લેનારા એને હું સાંભળે ને કાલી કરવું કઠન ક્યાં આવી જાય તો આપણા આવ્યા પછી તો આપડે એવા ભૂલીએ છીએ ને એવું કોઈ ન ભૂલે આ બધા ભૂલતા નીચે ઓવ નાદી લેવો એનો મહિમા આમ જવો એટલે માથા મૂકી રહ્યા હોય કયા મહિમા થી આવડા બધા દર્શના જાય પણ એને હવે શું કામ વર્તમાન નહી હો ભગવાન ના થાળ એટલું યાદ નો આવે જો આ વજન વાંચી જાય મોટી દાદા આવીને બે વજાણ વાંચીએ મારા જે કહ્યું છે મને દેખાય આ ભણતર નો આવ્યું પછી તમે ભણતર રાત્રિ તમારો મહિમા તો સમજાણો ને કઈ જીવન હાથું આપણું જેની માથે છે આગ્નિ માં શેકાઈ જ મળે પછી ખીણ માં વૈયા જાય ધામ નો મળ્યો પછી મળે ધક્કા ન મળે મહે મહિલા